આંખમાં પાણી આવે તો એના એના જે ભાવ છે સાંધી વ્યક્તિ ના જે ભાવ છે રડવાના એ પોતાને જયારે ટચ થાય ત્યારે જ આંખ માંથી પાણી આવે એટલે એટલું કઈક રિલેશન રહ્યું એવું ભેગ હોય બે એટલે બે સામસામે બીજા ને રસ્તો હોય બીજા રસ્તા હોય તે કરીએ એની મેળે જ પાણી આવી રિલેશન છે સમક્ષ બોલશે ને ભેદ કરી પાસે આત્મા લેવા દે આત્મા લેવા દેવા ક્યાં રહી પછી એ પૂછવાની જરૂર જ નથી ભેદ હોતો જ નથી આ દેશ માં દેશ ભેદ તો ચાલ હવે તારા મત ભાઈ ને દુનિયા જોઈને લઈ દઈ તું તો મજબૂત મન કોઈ છે એવું મારે તારે દાયો થઈ ગયો ને એને ના રહી ને આવશે તો છે ભાવ જે છે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 બી બધે પણ એવું જોઈએ કઈ પ્રકારનું ગુરુ કેવાય સાલું ક્યાં રહી મારા શિવ આથી પેપર જ નથી પેપર જ વાગશે કેવી રીતે ફરવું કેવી રીતે મારે શું બોલું આ ધંધા માટે બોલે મારે શું બોલે હોય મોડું જોખમ આવ્યું બીજું બહાર માટે ના બોલે બીજા જોડે કે મારે શું પોતાની બાઉન્ડ્રી મારે શું એટલે બુદ્ધિ એવી પેલી પડી ગઈ આ જે એ બોલે છે ને એ બુદ્ધિ ને એની સાહજીક બોલે છે બગડી ગયેલું જ નઈ એટલે બુદ્ધિ વાપરવી નહીં પડતી એમને બુદ્ધિ એ બોલે છે બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક બોલે તારે એવું ના બોલે સાદી આવું જ બોલી જાય મારે શું કે મોટા ગુનો શું કહે બાય તો શબ્દ નહીં ઠીક છે એમાં પોતાનું કલ્યાણ કરવા જતા પછી એ અંકાર જાય ને એ અહંકાર નિબિડ અહંકાર થઈ ગયો મારે શિવડ થઈ ગયો પછી એ ખેંકાર તૂટ્યા નહિ બધા મને શું ખબર પડે તું કઈ રસ્તે ગયો પોતે કઈ રીતે શોધી શકે તું જાણું કે જે રસ્તે રસ્તે પાછો નહીં એટલે એટલે પેલું કહ્યું ને કે બુદ્ધિપૂર્વક એનું જુદું છે એનું તો અનંતવતાર ગયું આઠ જ કલાક થઈ ગયેલો એ સુધી આસક્તિ ઓછી કેવું થાય તો આ શક્તિ ને આટલું હોય ગઈ ખલાસ થઈ જાય મારે બઉ ગયેલામકું ગયા હમકુ ગયા હમકુ ગયા બધા બાવા ખલાસ થઈ ગયા શું કોઈ ડર ના બોલે મારે વાટ પછી ભૂલ ક્યાં રહી ભૂલ ક્યાં હતી આ પેપર જોવા જેવું હોય તો મેં શું કયું પેપર જોવા જેવું નહિ પછી ભૂલ જ ક્યાં રહી એનું જુદું છે એટલે બીજી લાઈન પર ગાડી ચલાવશે બીજી લાઈન પર ચલા છે ને તને પેલી લાઈન તો હારું ખોટી જતી એવું લાગ્યું ના બધા આમ કુ ક્યાં હા અમારું ક્યાં લેસ્રહી ક્યાં કોઈ દરેક ના થાય સહી ન થાય પણ અહંકાર છે નિર્માની પણ અહંકાર છે નિર્માની પણ નો અહંકાર છે અહંકાર હોય નિર્માની પણ હંકાર દીકરે ની કોઈ દરેજ હોય મારે શું મને શું કરવું એકદમ મારે શું કરવું છે મંત્રી દેવી મારે શું એટલે નહિ તો તમને કોઈ સ્નેહ છે हमको કે हमको पब्लिक ને પણ ચલેગા કદસ રહીતા એતો ન્યાની બનીને બેઠ દેહમાં નિશ્ચય અને આત્મા માટે સહી એટલે નિશ્ચય સહી નિશીતા નિશ્ચય બિલકુલ ના થઈ ગઈ પછી પથર મારે શું બોલાય ન બોલે બધા થયું છે જે રસે બોલ્યો તે રસ્તે ફરી થયેલી નાખી એ એ એ બહુ બહુ ફરી ગાળ છે એ એ જને કે ત્યારે એક આ વ્યવહારમાં નતો પેશતો ને ત્યારે મારે તો અથા એક જટનો અભાવ પચ્યા કરતો તો એ ખબર પડી ચાર થી પછી એ તોડતો ગયો તોડતો ગયો બહુ ફરક પડી ગયો સર કેવના અને દેખાય દી ગયો કોણ કે દનતો છે આ કે કેસે દિલ દરકાં છે તો અને પછી પેલી લાગણી ભાવના વખત પેલા ત્યારથી મબર પડી કે આ વસ્તુ છે અને એની પાછળ બધી પ્રતિક્રમણો થયા અને એવું જયારે પ્રથમ ઉભો થાય ને ત્યારે મારે શું કરીને હટ્યા બદલે એમાં પાછળ બરોબર રહે એમ કરીને પેલું છૂટી ગયું સ્વતંત્ર કશું લાવશે અહીંથી લઈ જ તે શબ્દ લાભ છે સ્વતંત્ર નવું મૂક્યો નહિ નવું તેજ ને શક્તિ રે સ્વતંત્ર પાયો નાખવાની શક્તિ दादा आस्तु है स्वतंत्र पायो खोलव दुकान मिली उजावा कामना ग्रीमद राजचंद्रेलू है कहीं बनू ने जागृति पहली वक्त बात निकी थी ने जागृति करता है पीछे जो दुरुपयोग थे आ गाड़ी ऊंझा पाटे जाए तो शून्य उपुरू रे एनुहला कहू आप तरत જોઈ ના આવે એવી લોભામણી જગ્યાઓ આવે મોટા મોટા છેતરા તમારે શું કે ભગવાન દાદા ભગવાન ના માસ થી ચાલો બરોબર એક છે ને વાત નીકળી હતી એટલે શ્રીમદ રાજચંદ્ર ના પત્ર માં છે એને કઈ કુંડુ હેમચંદ્રાચાર્ય આચાર્ય બહુ સરસ વાત છે એટલે પોતાના પાયા हेमचंद्राचार्य एमने ना करजानंद स्वामी एम पमनी वक्ते थे नाने पोता पंथ स्थापन हेमचंद्राचार्य तो विदरागों की आज्ञा में रही वितराग मार्ग ने प्रवर्ता भावना मार्ग उभो कर वितरागो की आज्ञा ने आधी का पी आनंदगंजी महाराज थे एमने पर पोता मार्ग ना काढ़ो विद्रागो की आज्ञा ने आधार रही पूजा पूजा वाला पी नव धारण करता બધા કર્યા ઉદેશ અમે બહુ વખત ચેપેલું છે ઘણા પત્રોમાં શ્રીમદ રાજચંદ્ર ચેપેલા છે પોતાની દુકાન માં જ પણ પૂજા ની કામના અંદર કેમ કહ્યું ગયા ગંગલિયાનું પછી પરિણામ ગંગલિયા ની મીઠાશ લીધી એનું પરિણામ પછી શું પરિણામ આવે પછી આ મીઠાશ પરિણામ શું આવે હું તો રસ્તો પૂજા ભયંકર એના જેવો કોઈ રોગ નથી મોટા મોટો હોય પૂજાવાની કામના તેને કોને પૂજાવાનું આત્મા તો પૂજ્ય જ છે आपे मोक्षे जवजाव परस्पर विरुद्ध स्वभावना कई उभू थ दादाए વાગે પણ વાગે નહી બઉ પણ બહુ વાગે જે તું તો બી ના એ જાગૃતિ રહી નથી અત્યારે કુદરતી એકદમ શરૂ થઈ ગઈ તે નથી રહી બધ સંજોગ બંધ કરતી જાય છે ને એક વાત નીકળી કે સો ઉપયોગ ચુક્યા એ બધા ચાલે જ કરતું એ તો સારું અને બીજું આમાં ડિવિઝન પડ્યું હોય ને કામ बीजू है, है ना आप आखू कामकाज नु बधु आप काम है आखू आज आप काम ये बहुत मोटो भाग परी जा रही है आम आखू दबाण हो जात यू कामकाज सतत चालू होती बीजो कई व्यवहार एवो नहीं के पूछते आम जागृति वस्तु चल रू है जेम कोई पार्ना व्यवहार धी मुता है आज दर्शन जो खीरे ने सूज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 आ, आ, आमा थी जे मरें ने। नभी तो पे जो हाजर राखी उपयोग रहे जोखम वो ना जब ત્યારેક્ટાયું ધારો કે ચુક્યા હોય ત્યારે જે ઇફેક્ટ ઉભી થાય ને એનાથી ખબર પડે કે કઈ ભૂલ થઈ જાય धारोल्यूशन आ जाए भूल थी तरह प परिणाम ने स्थिर राखी साथ बनो साथी बनू सी भूल रही सी भूल रही क्या चुप्याम करता करता जड़ जाए कई आदि पड़ी हो खुली थी जाए ચીટી લાગે નથી દેખાયા નથી બધા ના કરાય ના બોલાય છે દેખાય તમે બધા તમારે બધા વેલ્યું ને માફી દઉં ત્યાં મિટિલ મૂકીન માફી દઉં કઈ ભૂલ છે લાગે કેટલી પૂરે પૂરી ભૂલ સુધી પ્રેમ પ્રેમ ના મળે મનુષ્ય સાધાર ભાવ ના હોય ના હોય જય શા મંદિર માં હા હા વાગ્યા ગમતું આવે ના ગમતું આવે આ રીતે બોલાવે જાત આવે તો ગમતું આવે છે કરેલું છે <laughs> <northern> રાજી ખુશી દીતે દાદી ખુશી કરવું ધારું નાખી કરવું ધારું દાદા એમ થાય કે આ શું બધી ઉપાધિ આ શું બધી ઉપાધિ એવું ધારો એ થાય ગરબે આપડે મજાનું છે લોકો કેવું જણા બધા બધામાં કયો કોઈ કામ થતું થતું એક હજાર ટકા આવડે એટલે બીજા ભાઈ ને બહાર નો પણ બહાર નો કોઈ નો નહીં કોઈ નો નહીં પણ થાય પછી હા એ જ્ઞાન બઉ સારું કઉ પછી વ્યવસ્થિત નથી એવું વ્યવસ્થિત નથી એવું કીધ નથી એ કરે છે બે દાવા થયા પેલા રેતું નથી સમજદારે થયા મતરે છે સમજદાર ના થઈ જાય જે ભૂલો થાય શું કહે મારે જરૂર કેવી યાદ રાખે દાદા ને બધા ભૂલો કે ના છે લોકોની આશા પૂરી થઈ જઈ ના થઈ જાય થવી જોઈએ સારી વાત કરી સૌથી વધુ આવી હોય ને એવું ના થાય બે તારી આપવાની સુજ આપી દો થઈ ગયું દ્રષ્ટિ ધારણ થઈ જાય છે બે દાદ ફરી બે ખાતરી થઈ ગઈ કોઈ પણ સ્થિતિમાં જગત નિર્દેશ શેખાય તો એક જ્ઞાન દાદા રૂબરૂ જ દેખાય જ્ઞાન ની બાર દાદા નાની પણ તો કરે જ છે મતભાઈ ની બરો તો કરે જ છે બરોબર તો કરે છે બરો કરે ઉલટું ઉલટું દેખાડવાનો પ્રયત્ન કરે પ્રયત્ તો કરે કરે તેમાં આપડે આપડે કશું ને તું ડગો એવો નથી ને ત્યાં જાય ને હા ડગાર ન જાય ને ડગી જાય આખો દા અટક્યા હજુ 8 કલાક લાગે એક ઓધારા છે અટક્યા ઓર ચરમરમ વિચાર એક બડી વાત કે આટનું હે સોક છે કે તે દે છે કેમ આ જાય છે ના એ તો બરાબર એ તો સમજાય આ બેસવાનું ને બધું કીધું તમે આ રીતે બેસો છો આવી રીતે મરદુ ક્યારે મરદું જ છે શું પાસે તમે તારી કેમ નાખો માં ઘોડું દેખાય એ વાત તો કરું બરાબર છે બધું મતલબ ક્યારે જાય દાદા બધું આપોટું જેવું સમજાઈ જાય છે ત્યાર પછી રહ્યા ગયા કાપી છે ત્યાર ઉપર આવ્યા કયા વ્યાજ સૌ કેવું છે કેવું થશે એ પછી શું કેટલું છે કેવું છે આપણા માં ત્રાપશે કેવું સરસ તો કઈ જોવાનું કહ્યું તું મને ગમતો ને કઈ સરસ વ્યવસ્થા હોય બરું સરસ ગયું નથી ગયું હતા ક્યારે સર સર બરાઈ વાર એવું લાગે ને કોઈ વાર પેલું લાગે કે આ સારી વસ્તુ છે એ તો હોય એમ એવું જોઈએ તો કેવું થાય જ્યાં દે દવીએ ધારું છે ઉતારે તો આપળો બેસે 2 90 મિનિટ બીજી તો જ પલાળે ને દે વાત તો બરાબર ઉતરે તો આજા આપણે ઘરે તલાને ફેર આપણે ખબર ના પડે આપ ખબર એટલે પછી બધી ખબર પડે વાતો થાય છે આ લોકો આવું કેમ કરે છે આ લોકો આવું માટે કરે છે એવું થાય આમ આ લોકો આવતા હોય એવું થાય શું કરતા એટલે આમ બધું આવું કેમ થાય કે આવું કેમ કરે હવે એમને ખબર પડી ગઈ ખોટું હા શું ધ્યાન રાખવું હવે સારું દેખાય છે સારું હવે તો દેખાય છે બધું સારું જ હતું માત્ર તમારા ખર્ચા સારું શું કરવા એ જોઈશી જોઈને શીખી દીપકભાઈ વાતો કરીએ જ્ઞાનની જ્ઞાન ની વાતો કરે દીપકભાઈ જાગૃતિ ની વાતો કરે પોતાની તો હોવ થાય કેવું કરે એમ કોઈ તો માયા હતા તમારે ગ્રહણ કરવા જેવા હોય બધા હોય છે બધા ગ્રહણ કરવા જેવા હોય છે બરાબર હોય છે પછી યાદ નથી આવ્યા આપે કીધેલું